સંસ્થાપક દાસજી સ્વામી નું મંગળ પ્રવચન બે હાજર ચાલીસ ના આસો સુધી સાતમ ની સોમવાર તારીખ એક દસ ઓગણીસો ચોરાશી ગામ પ્રકરણ નો ंगता कही जवस्था तारी देव मंदिर होशने जाऊ साधु नीर्थ नही बीक तो, तो ले हाथी इत्यादि अनंत जनवर दिठा मन कोई प्रकार हय्या लगती नहीं મહાવન રૂડુ થવા ને અર્થે કઈક ભીખ રાખવા માંડી પણ અંતર માં અખંડ વિચાર એવો રહે છે જેમ મનુષ્યને મોવા પથારી ઉપર સુવાયો હોય ત્યારે તે મનુષ્ય માંથી પોતાના સ્વાર્થની વાત ટી જાય છે કઈ ભીખ રાખવા નહીં દેહ ઇન્દ્રિયો અંતુ ભીખ નતી લાગે એટલા માટે ને એ નો થતું કે જરાક દુખ થાય હવે શનું દુખ થાય આ જીવ હામ જોર જોયું ને એટલે દુખ છે એકલા ફક્કર હતા કોઈ કોક ને અર્થે નતો મને યાદ તો આવે પણ કેટલાક મારા વખાણ થઈ જાય એટલે બોલવું નહીં બોલવું નહીં હિમાલયમાં બીક લાગતી નહી આપણને બીક લાગે બીક એટલે મરવાની છે ને શ્રીજી મહારાજે તો નક્કી કરી રહ્યા મરે છે કોણ આપણે ન હોય પણ આપણે થોડું ઘણું આવે ધાર્યું ન થાય આ સુવું છે પણ કાકરા બઉ છે એ પાછું અમુક થતું ન હોય કારણ કે ઉખેડો એમ દરેક આંખરા નીકળે તો ત્યાં કેમ કરું હે એવા પ્રસંગો આવતા હોય ને એને સમય વિતાવતા શીખવો હું ત્રણ મહિના સુધી ફેર્યો છું એમ તે દી નોતી સડક નોતા રસ્તા અને ડુંગરા ચડવા ઉતરવા જે પશુ ની કેળીઓ હોય કોઈ માણસ ની કેળી પણ પશુની કેળી ઉપર ચિહ્ન કરી રેખા હોય ફરલાંગ બે ફરલાંગે આ ચૂનો ચોકડ્યો હોય એટલે માણસ સમજી જાય આ રસ્તે જવું બદ્રીનાય જવું છે કેદારનાથ જવું તો આ રસ્તે જવું ટુંબનાથ જવું હોય તો અહીંયા જવું ચમોલી જવું હોય તો અહીંયા જવું એટલે એવડા એ ચિન્હ હોય ને એ છોડાય આપણે જો એ છૂટી જાય તો પશુ કેળી આવી જાય હવે અને નહીં તો માણસ નહીં અને માણસ ની જડી એ ફરલાંગ બે ફરલાંગે પણ શોખામાં મળે કારણ જાતા આવતા હોય ને જાત્રાળ તે ઓછા હોય પણ એ થોય બે ફરલાંગે પણ મળે કો જય બદ્રી વિશાળ જય બદ્રી વિશાળ કરતા આવતા હોય આમાં આમાં એકબીજાને નમસ્કાર કરે અને અવે એ રાત્રિ જ્યાં પડે ત્યાં તો ત્યાં હોય નહી ત્યાં હોય રેવાનું ત્યારે જંગલ ના પશુ આવતા હોય છે ઊંઘ આવી જાય ઊંઘ નો આવે તો માં એ અમારે એક ઊંઘ નાથ માં એવું થયું હતું લગાતાર ચડાય અર્ધામાં ઉપલા ભાગમાં બરફ એટલા ભાગમાં જાડી નીચે નાયા ધોયા પૂજા કરી લીધી ના હરિજનદાબડા જેતપુર વાળા એને જરાક ઢીંચણ માં આવેલો અને આઠંડો પ્રદેશ બધે અને લાકડા કાપી અને આવડો લાંબો બળીયો કાપી આવ્યો હતો એને ટેકે ટેકે આવે ને એનો ભાર પડી લીધો બધા ડુંગરો જોયો હું અહી બે હારામાં હારી વાગી લોદારી કેવાય હિમાલય કેદારથી જવાય કેદાર તો એક બાજુ રહી ગયું પણ પંચકેદારી એટલે પાંચ ઠેકાણા હોય છે એને પંચકેદારી કે જંગલ એમાં એક જાડું હારું હતું અને આ કેળી થી જરા ગાઘું એટલે મેં જરા રેતી છે બધું હારું છ તડકે બે તડકે બે હાથ અને તમને થોડાક લાકડા અહીંયા વીણી દઈ અને રસ્તો આનો આ છે પાછ બે હ્યા તાપ કરી દીધો અને આ લાકડા પીડા બાળું જો તમારે મેળે થોડું ખાવાનું હતું તાપી દીધું જરાક પેલા કરશમ પ્રસાદ પેલો મારે તો તમારી હા એટલે માંડ ફરલા અંગે આવી ત્યાં મળી ચડે એટલે મેં ભાઈ શું થયો તો ભાઈ હું નઈ ચડીએ તો ભાગી જ હવે બીજું હું થાય ગયા તો જવું પાછા ભેડા અને અમારે તો હવે મૂકવું નથી ઉપડે જવું થોડું કોણ અમે હતા આઠ જણા આઠ જણા માં બે ઓછા થયા અને એક ગ્રસ્થ હતા અને એક મોહન ભગત પાળા હતા અને છ સાધુ હતા હરિજન ના ભેળા હતા એ પછી અમે ઉરી ગયા ઉર્ફો ત્યાં પૂજ્યા ત્યાં પૂજારી એને એવા છાપરા ખાતા માં રખેલા એને બરાબર પટ ખોલવાનો સમજ પૈસા મળે દર્શન તો કોઈ પટ નહી ખુલા અરે હું ખુલી દઉં એ પછી પટ ખોલ્યા એને દહ ની નોટ દીધી દક્ષિણ ની રાજી રાજી થઈ ગયો હવે બધા દર્શન એ બરફ નું પાણી હોય પછી રુદ્રી આવડે આવડે મેસલું અગડમ પગડમ પણ આવે પાછું કાં તો આવડે મેં આખી પાઠ કરી દા તને દક્ષિણા બીજી દઈશ કઈ લે અને પછી એમાં બીજી મારા ગામ બીજા જીવના ફલા માટે એની બીક રાખવા માટે ત્યાં થોડા કાળ જીવવું અને મારા ફળ બગાડે છે કે વધીને કેવું પડે કઈ બીક રાખવા માટે અમારે પોતાની કોર નું ને બીજાની કોર નું અંત અવસ્થા જેવું સદા વર્તે છે બીજાની કોર નું ના મળે પણ બે નું શું બે બાજુ નું અને મો ઉતરી ગયો હોય હવે કઈ હાજર થવા એવું નથી ખરા પણ અંદોસ્ત થાય તેનું બીજું દુઃખ નઈ કઈ લઈએ તેની માથે છે આપડે શું થાય તમે ભ્રસ્ત તમારા છોકરા ભલાને માટે ઉપદેશ આપો છો અને ઈવરો ન માને તો તમને દુઃખ થાય છે આ સ્વામી દુઃખ ન થાય અને પછી માને કે ન માને તો અંત અવસ્થા જેવું રહે દુઃખ ન થાય એ તો દુઃખ આપણે મનુષ્ય અમારે આ બધા પુરુષિષ ભાવ હોય તે અમારી દ્રષ્ટિ જેનું ભલાનું હોય ને વધારે મનતા રે છે એટલે દૂધ્યા થાય માનતો ને ભગવાન દૂધ્યા ન આ ઘણા જન્મ ધરતા આવ્યા જઈએ ને તો ભગવાન એમ જાણે ભલે ને વધારે તારે હું થાય કે जेम का वाला सारो नरसो क्यों नरसोको राजकोटी સ્વામી આજ દિવાળી પછી નો દિવસ ઘરિ ભગત આવ્યા સ્વામીને એક ધાબળી ઓઠાડી સ્વામી ને કે આ છે ને તેની હું ધોળલ મળે એને ઓઠવાનું નથી એટલે અમારા દેવપ્રસાદ સ્વામી હતા પરમ સાધુ એને ગયેલો આને પાછી ધોયું મેં હંળેલું ને એને અને ગયેલો આને પાછી ધોય બે બાજુ હોય ને એમાં લોળિયા હોય ને દેવ પ્રસાદ ને એમ કયો પછી એક એક દોરો આમ નીકળતો જાય એ કરતા ને કઈક ગુથી દઈ તો હારું કર આવડતું હોય છે ગુપ્તા લીલી હતી ઓલા રો જા કરી તૈયાર કરી હું હવાર માં પૂજા કરતો હતો ને ત્યાં દેવ પ્રસાદ આવીને મને ઓઢાડી દીધી વૈરાજ વાળા હોય ને એ શરીરે સહન કરે આપડે ધાબળી હું કરીશ કઈ અને ઘેરે હોત તો હું ધાબળી મળત કયો એમ યાદ આવે એટલે વપરાય નહી ક્યાં એટલે મેં ઉતારી નામ એક પૂજા કરતો ન પૂજા પૂરી થઈ બોલે ડોક્ટર મને ધાબળી કેમય મૂકી દીધી સ્વામી કે હું ના ભરું છું આપડે ભગવાન ભજવા નીકળ્યા બે હેજાર કઈક હોય તો સહન કરવું નહીં ને સગવડ ન રખાય ભગતે રાખી મને બોલે મને કેમ ભગત આ શિયાળો આવે છે બહુ મહિનો આ લાગે ને એટલે ઉઠીને પૂજા કરજો મોટા પુરુષ કેવાય ને આપડે ત્યાગી કેવાય એ રખાય ભાઈ લીલા દોરા વાળી આ તેની યાદ આવતું હીલા દોરા વાળી રખાય સર શ્રીજી મહારાજ અક્ષરધામ માંથી આવે આ ને કાંઈ બીક રાખવાની ખતર ક્યારેક ક્યારેક કોક ને ટોકે વટે દેખાડે પણ જે પ્રકારે જીવને ભગવાન માં ચોંટાડવું અને એમાં વિઘ્ન કરનાર કોક પદાર્થ આવે તો મમુખ એમાં રાજી એ મુક્ષુ નું લક્ષણ છે અને જો એમાં રાજી એટલે ભગવાન તરફ પદાર્થમાં જેમ કાખના નું વાળા છે તેમાં સારો અને નરસો કયો તે તો સારો નરસો સૌ એક વાળમાં છે ભગવાન ની દ્રષ્ટિ કઈ ભગવાન ની આવી દ્રષ્ટિ છે દુનિયામાં સારું હો અને કઈ સારું નરસું જે કહીએ છીએ એ તો ભગવાન ના ભક્ત ને સારું લગાડવા અર્થે કહીએ છીએ જે આ સારું ભોજન છે આ સારું વસ્ત્ર છે આ સારું ઘરેણું છે આ સારું ઘર છે सारू घड़े आ सारू पुष्प सारूँ लगे क्रिया ते ना ने अर्थे ना सुखने अर्थे के क्रिया नहीं આપણે માટે કરીએ કોધુ થઈ ગયા એ ગમે કરે ઈવડાય સેવા એમ બોલે પણ પોતાના સ્વભાવ ને મળતું આવે તો નખર કોઈ ન કરે કોઈ ન કરે જાય આયુ કોક ને અર્થે કરીએ આપડે બોલીએ કર્યો હોય અને બપોરે એને ન મળે હી દરે થાળ કરવા પાછું ઉભો ન રહ્યો આ કેટલી વાત છે તમે ક્રિયા ભગવાન સંબંધી હોય પણ સ્વભાવ મા રહીને કામ કરે છો સ્વ મારું કોઈ કરતું નથી અને મહારાજ ને સ્વભાવ મારું કરાવવું સ્વભાવ મારું કરાવવું નથી કેમ ઘી સ્વભાવ મારું થાય ને દરેક ને કહું છો થાય ને સ્વભાવ વાળું કે સ્વભાવ થાય સ્વભાવમાં વધારે હા તો ના થોડું જ્ઞાન હોય તો સ્વભાવ કરતા હોય પણ જાજો ભાગ સ્વભાવ પણ સ્વભાવ એ કઈ સેવા ને પોષણ કોઈ કરતું નથી સ્વભાવનું પોષણ કરે દેવ મારું ખોટું હોય તો કેજો લે એમ હોય હું તો વેગી માણસમાં બોલાય જાય અને સેવા માને કરે સ્વભાવ એવું હોય આપે વાત હા એ જોવો તો દેખાય ગમે એટલી સેવા કોક કરે પણ સ્વભાવ ને પોષણ આપી સ્વભાવ મુકાવીને કોક કરાવે કોઈ કોક નો નીકળે સ્વભાવ અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાન ના અર્થે છે પણ પોતાના સુખ અર્થે એ કઈ ક્રિયા નથી ભગવાન ને જમાડવા આપણા થઈ ગયા ભાવના મધ્યાન પ્રૌઢાયું હોય પ્રવઢા કરતા પોતાને પહેરવાનું ત્યાં લગી સેવા ન ગણાય ત્યાં લગી ન ગણાય નીકળી જાય ત્યાર પછી સેવા થાય એ પેલા સેવા કરી અને વાણી તે ભગવાન ના યશ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાન ના સેવા પરિચર્યા જ કરે અને કાન તે અખંડ ભગવાન યશને સાંભળે તેમ ભગવાન ભક્તિ જાણી राजा होनी एक दीकरोनो दीकरो मरी जाए तर ते राजा नु मन सर्व पदार्थ मदास थी जाए अमारिता घोड़े चढ़ता राजी कर् मन उदासीज रहे अंतर एम विचार रहे आप देह थकी आत्मा छे देह जेवा वही अंतर एम विचार करें जे आत्मा विजो गुण तमो गुण आदि कोई एक माया नो भाग बढ़ी जाए नही तपास जाठा हो जाए दुख ખાલી ચડી જાય તો ભલે ચડી જાય પણ ફેરવે આને ઠેવ પાડવી જાય આ જે અષ્ટમ યોગ ની આપણે વાત કરીએ એમાં આસન વિભાગ આવે સાવ આસન સિદ્ધ કરવાનું એમ ધ્યાનમાં ધારણામાં ખુબ બેસીવટમાં ધ્યાન નો આસન શબાસન કહી જો આસન નો વાવી શકે તો લાંબો થઈને હોય જાય છીતો બરાબર હુ જાય પણ એમાં હાથ પગ હું છે કલાક બે કલાક ત્રણ કલાક તો કોઈ હોય નહિ સ્થિર કરવું એ સામાન્ય એમાં ખોટું પડી જાય એટલે આ ચોરાસી આસન ને જે બધા લખ્યા છે એમાં જે આસન પોતાના શરીર ને હોય સ્થિર કરવું જાય અમારા જગડુ સ્વામી પાણીમાં સ્થિર થઇ જાય જરાય બુડે નઈ કઈ માથે તર્યા કરે એમને નો એ કઈ સ્થિર હશે કઈ ને એમ કોઈ આસન સ્થિર કરે કઈ આસન કહેવાય છે બોલો हृदय रूपी तो सोनी तेम, पेढ़ी छे, छे रूपी सोनी बैठो तक संकल्प रूपी अथोड़ो अखंड तोच तोच तोच तोच तोच तोच तोच मारतो रहे थे जो आ बद्दा तो थोड़ा आलिया कर कोई कह मैंने अत्यार संकल्प खोटो आलिया करोनी छोकरा स्त्री हो એ પારસી કરીને તેને હાથ આવે તો કઈક સોનું દોરી જાય તેમ ઇન્દ્રિયો અંતર કરે છે ભગવાન ના ભગત આવ્યા પેલા ચોલે જોઈ લીધા ભગવાન ના ભગત ને કઈ નથી જોયા છેતરી ગયા ને छोरा जीव नीते संकल्प बंद कर इंद्रिओ द्वार ध्यान करता અને બે જતા એમાં કેટલાક અંગ વાળા હતા આંખ પલટાવી દે જોઈશ પલટી જાય હોય દેખાય ખુલ્લી હોય અને જોઈ ના શકે દેખાયા એવા કોઈ નહીં દેખાય હતા સાધુઓમાં આમ ને બેઠા હોય ને એને પલટાવી લીધું પાપીનું ખુલી હોય દેખાય એને બદલાવી લીધી હોય અંદર લઈએ એટલે દેખાય ને કોક હોય થોડા હોય છે મેં કંચન રૂપ જે ચૈતન્ય તેની વિશે ત્રણ ગુણ તથા પંચ વિષય માં આસકિત રૂપુ તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યાદિક ગુણ રૂપ જે સોનું તેને કાઢી લે છે અને જે સોના સોનું કાઢી ને ભેળવે તો તે સોનું બારવલું બાર વલુ થઇ જાય છે आदि रूपू भर गाड़ी का पी कूप एक आत्मा तेज रहे बीजो मईक वेग कई रहे नही तो बस क्या सोना ने तारी तारी करें तो थे रजतम आदि ना ने कंचन जे एक आत्मा तेज रहे बीजो मईक नहीं क्यू शू गजतम भाव रूपी रूप गड़ी गये એને તાવી તાવી ભાગ કાઢી નાખે કંચન રૂપ તેઠી કરવી જોઈ ને હા તો બરાબર છે ને ભઠ્ઠી તો સોના નું કામ આવ્યું ભઠ્ઠી માં કરવું પડે બરાબર થઈ ગયું બધું તરત તમને વાત આવી સત્વ ની ક્યાં આવી પણ યાદ આવી ગયો હવે યાદ આવશે સત્વગુણ છે માયા નો પણ જે ભઠ્ઠી કરવી છે એમાં ઈંધના રૂપે સત્વ ગુણ આવે છે એને રજત પણ આ બે ને કાઢવા માટે સત્વ ઉપયોગી છે આ બે કાઢવા માટે પગમાં વાયુ કાંટો કાઢવો છે પણ બીજો કાંટો લઈને કઢાઈ છે નાખી દે આને નાખી દેવા બાળી નાખવાનું નથી ઉઈલા કાંટો એક લઈ ગયો કંટકમ કંટકે કાંટો કાંટા વડે જ કઢાય એટલે એ કાંટો સીમમાં વાયજો લોઠું હોય ને કાંઈ નો હોય મજબૂત અને ઓઇલા ને કાઢે અને પછી એને નાખી દે ને નાખી દે આ ભાવ એટલે સત્વ લીધો નથી પેલો સમજો રજ ને તમ ઈ બે અતિ કાંટા વાહ માં સત્વ પછી આ જરા ગુંડા ઉતરીને વિચાર કરવા જેવું જો અને શ્રીજી મહારાજ બોલે એ અધૂરુ નો બોલે એના બોલવામાં ગમે એવો બુદ્ધિ વાળો હોય તો ખોજ કાઢે તો એ ખોટો નથી પેલા ત્રણ ગુણ લખાવી કા ત્રણ ગુણ જ કાઢવા છે પણ ત્રણ ગુણ કાઢવા પેલા પેહલા બે કાઢવા પડે ઈ પણ કે સજાતી ભાઈ આવે એ બે કાઢી દે છે કાઢ્યા પછી આવડે ફે દેવાનો હોય એ પછી આપડે જરાક વિચાર કરવા જેવું હોય ન ખબર પડે માલિકા વિચાર કરો ને ત્યાં દેખાય એ કઈ વાતો કરવાની ચીજ નથી આમ માલિકા કાઢવા શીખ્યા હોય ને એવડા એને ખબર પડે બધા ન પડે બીજા તો માથું હલાવી દેજે શબ્દ શબ્દ પર મારે છે બહુ કે અરે વચનક તો અદભુત જાતે વાંચી લીધું અને મને તરત જ યાદ આવ્યું કેટલું સુંદર લખાય આ જડતાની વાત કરવાની નથી ગુણાતી થવું છે એટલે ત્રણેય ગુણ ઉપર જવું છે આપણે મહેનત શું સતુ ગુણ મેળવો એટલે ઊંડા બે વૈયા જાય ગુણ થી ગુણ ને કાઢવા ગુણ થી ગુણ ને કાઢવા એટલે સત્વ ગુણ જો આવ્યો ને નિજાત્મા નું બ્રહ્મ હું નિજાત્મા નું બ્રહ્મ થવા તું હશે કોઈ થી પેલું કરવું તો પડે ને આ બે ગુણ ને કાઢવા પણ એ બે ગુણ એવા વાહ માં ને જેમ જેમ રજો રજો લઈ જવા ઠીક આગળ એ ચાલે જીવ પ્રાણી માત્ર ને કાંટા લાગ્યા છે કાંટો કાંટા વડે કઢાય આ જંગલ માં કામ કરનારા હોય કાંટો લીધે મજબૂત જીવ પ્રાણી માત્ર ને કાંટા લાગ્યા છે રજ અને તમના રજો ગુણ અને તમો ગુણ ભગવાન માર્ગે જાતા જો ગુણ જીવ પ્રાણી માત્ર ને ગાંડા કરી મૂકે છે કુળ ને લજાવે કુટુંબ ને લજાવે પોતાની જાતને લે એવા આજકાલ જુવાન્યા ડ્રેસ પહેરે છે રજો થોડી બાબતમાં કઈ ન હોય ભાષાઓ કાઢે એટલે રજ અને તમ આત્મકલ્યાણ ના માર્ગ માં એ બે રોચક છે એ બે કાઢવી હોય તો સત્વ ગુણ જોઈએ ખરીદવો છે એટલે ઓલા બે નીકળી જાય સત્વગુણ ખરીદવામાં ઉપાય કરે તો સત્વગુણ આવે માલી વાત સત્વગુણ જો આવ્યો તો સત્વમ સુખે સમજાય ગીતામાં કહ્યું તારા સુખ નો માર્ગ હાથ જાય અજવાળું થાય અજવાળામાં દેખાય તમને શોભે તમારા બાપા કોણ તમારું કુટુંબ કોણ તમારો નેવો પડી જાય એ સત્પુરુષ છે એને એવા શબ્દો કયા ને એટલે તમો ગુણ ઓછો થઈ જાય માયાનો જ ગુણ છે ગુણ માયા ના ત્રણ છે સત્વ રજ ને તમ પણ સત્વ નો ઉપયોગ ઉટાવવા માંગે છે પછી સત્વગુણ આવ્યો એ અજવાળું કરે છે અજવાડામાં પછી એને દેખાય છે નિજાત માનમ બ્રહ્મરૂપુ મરે હું તો ભગવાન નો છું ચૈતન્ય છું મારું આ કામ છે અજવાળામાં દેખાય આવે એટલે પછી એ સખુ ગુણે વયો જાય પછી ગુણાપિત થાય ભગવાનમાં જોડાય છે આ કથા આગળ વાંચે છે એમાં એવું આવ્યું માનવી માત્ર આ ભાવને પામવા મારી પાસે રજતમના વેગ એને ઓછા કરવા જાય છે પણ જગત એવું છે જો અમારે આ વિદ્યાર્થીઓ છે નાના છે ઊંચા જ્ઞાન પણ મા બાપ જ એને એવા લઈ જાય છે બોહ ચડાવે છોકરા ને જ એના મા બાપ જ છે ને રસ્તે લઈ જાય છે પછી એમાં હાનિ વૃદ્ધિ થાય એટલે તમો ગુણ માં ફેરવાઈ જાય છે પાપ છે કે એના ઉછેર માં ખામી છે ઉછેર માં ખામી રહી એટલે બાપ દીકરા દુશ્મન છોકરાને તો ખબર નથી મારો બાપ મારું કરે છે હું વાત્સલ્ય ભાવમાં એનું ઉછેર કરવું પણ છોકરા દુર્ગુણ આવે છે એ બાપ દેખતો નથી મો છે એટલે એને એમાં મો છે એટલે દેખાતું નથી ઈ છોકરો જે બી થાય ને ખાતરી છે એના બાપ ને ધિકારે મને કોઈ બી યાદી આપી કે છો પણ એ બચપનમાં એને યાદ નથી આપણે જીવ પ્રાણી માત્રુક ના ભાવો એમાં આપણને જરા આનંદ આવે છે એ આનંદ સરવાળે નુકશાન રૂપ છે એમ શાસ્ત્ર છે જાણી રાખો એનો વાંધો નહી તમે અમલદારી માં હો આ બધું કામકાજ કરતા હો એમાં સજ્જન માણસ રહી છે એકદમ બળખાવાળા જેમ આવે મંડે કેવા એની ઉપર જો આ એવા મંડળ ને તો આવે કામ બગડી જાય છે જરા પોતાની મગજ શક્તિ મેળવું આપણે શીખીએ છીએ અમે આ સાધુ સંત છે અમારે આપેલા ભારેલા લોકો આવે કોઈ પગે લાગવા આવે સુખ દુઃખ કેવા આવે ઘણી વાત કરવા આવે સાધુ જરૂર ઊંડું ઉતરી જવું નહીં સમતુલા જાળવીને ભાગ ત્યાગ કરતા શીખે પછી અંભાય અને સાંભળ્યા પછી એમ હોય એમ મનાય ન તમારે ઘણા આવતા હોય ફેસલા કરવાના તો કે એમ ગરીબ દેવ ક્યાંથી ચાલે તમારો મગીજ ભેરો ઓ પડે આવું માણસો પોતાના સ્વાર્થ માટે જેમ ઠીક પડે એમ કહેવા આવે છે એમાં મનુષ્યનો દેહ મળ્યો એક દિશી જાય છૂટી ગયા પહેલા આપણી તૈયારી જેટલી જોઈએ કે આપણી પરીક્ષામાં આપણે નાપાસ ન થાય મનુષ્ય જન્મ છે એ ભણવા માટે છે એટલા માટે જ આને પ્રભુએ મોકલ્યા નહી તો આપડે શું પક્ષી બધાય છે ને ખાઈ છે આંટા મારે આપણે ખાઈ આંટા મારી પણ આપણે માનવી છે પોતાના આત્મકલ્યાણ ને અર્થે કઈક દેહ કરી જવું જોઈએ એને ઉમેરાવાનું જન હતું કેમ વેવડ કહીએ